મોટી મારા ધારે ભકીરી ભકીરી માલ મીયા કોણ be <inaudible> મોતી મહારાજ આલે સિદ્ધલો ધૂળ અમરત પુરુષ દ દેવી પ્રતાપે માતા What's the name of Hakeet? દુ રહે સુખ દુઃખ મે સમુદા સા દુ રહે હે નહી oh જા 啊<音楽> હૈયાત્ર